શાંતિ કાયમ ની શાંતિ શાંતિ જાય નઈ કાયમ ની શાંતિ આવે તમારે કરવી હોય તો આ બેન શીખવાડે એ પ્રમાણે જો કરવી હોય ને ના કરવી તો ઉતારાય ને બી અમારે ઉતારને રે તાર ઉતારણ નથી ને ઉતાર છે તમારે છે ને હર ઉતાર છે આવતી કાલ કે દુકાન પર વાળવાનું નથી તો રાત તો આયા કરવાનું છે શીગે છે ને આત્મશાંતિ એ સાચું સુખ છે ને કે જે આત્મશાંતિ એ જ સાચું સુખ છે ને આત્મશાંતિ એ જ સાચું સુખ છે ને ના થાય ડિપ્રેશન ના આવે ખાલી બેઠે ના થાય ડિપ્રેશય ના થાય રોજ ભણીને છોકરા ને ના બોલે હિન્દુસ્તાન લોકો સ્ત્રી ને બિચારી મોરપકી બોલે કેટલો ભયંકર ગુનો કરે છે એ માણસો તમારા છે શું છે અંદર ના ગ્રહો પડે છે પણ હું તો કઈ દઉં પરપટો ક્યારે ભૂટે ક્યાંય એકાદ ઇકોતેર થયા છે કેવ સુધી પત છે હજુ શું કે છે હજુ રહેશો કે છે બધા બત્રી જાય એવું બોલે છે પાંચસો વર્ષ ચાલશે પાંચસો વર્ષ ચાલશે આપડે વરાદાડા પછી લખી લેજો તારીખ કઈ તારીખ થઈ એટલે આકર્ષણ થતું નથી પછી પાછું થોડોક વખત થાય પછી થોડીક પાછો છોડી દે પાછો ધર્મ તરફ જાય એવું કેમ થાય છે ને એકલું આકર્ષણ નથી આજે અને એકલું કંટાળી જાય બધા કંટાળી જાય ને કંટાળી જાય એકલું જ આકર્ષણ હોય તો ધર્મ કંટાળી જાય ને કારણ કે આ જગત માં અવસારમાં ચાલે છે ધર્મ એ પછી થવાનું છે ખંડ ખંડ ખંડ પીસ અને બુદ્ધિ વધે જેમ જેમ બુદ્ધિ વધે એમ બળાપો વધતો જાય શું જેટલી બુદ્ધિ વધી એટલું આ બાજુ વધતો પછી શુદ્ધાત્મા સમજણ વાળા ને બુદ્ધિ વધારે હોય કે ઓછી હોય ભોગવવું તો પડશે આજે તમારી ભૂલ પકડાય સાયન્સ આખું વિજ્ઞાન છે ભગવાન ને ઓળખીયે તો ભગવાન પ્રત્યક્ષ ભક્તિ થાય પ્રત્યક્ષ ભક્તિ કરી છે ભગવાન માં આપણું અનુસંધાન જળવાય રહે ભક્તિ કર્યા કરીશું એમાં વૃત્તિઓ કેમ કરી દે સમજ પડી ને બાર જોડા મૂક્યા હોય ભગવાન દર્શન કરી વગર લઈ જાય એટલે પછી ભગવાન પર શ્રદ્ધા છે નહી રે એવા પ્રકારની વૃત્તિ કેળવવા માટે માણસે શું કેળવું જોઈએ કેવી રીતે માર્ગદર્શન લેવું જોઈએ પ્રત્યક્ષ નું વર્ગન કરવું પ્રત્યક્ષ ભગવાન કરવા તમારી પાસે આવી જાય આપણે એ માર્ગ તરફ જવું હોય તો સંસાર માંથી ધીમે ધીમે વૃત્તિ ઓછી કરીને એ માર્ગ તરફ જવું હોય તો શું કરવાનું ભગત થઈ જવું જોઈએ ભાઈ કે છે આ બાબા ને ફી હાલતા જાવ એક વાર તમારું ઠેકોન નહિ પાછું તમારું ઠેકોન બાબા ને ફી હાલતા જાવ અગિયાર વાગે જવાનું છે રે કાંક ના શાક લઈ નોટ બતાવી ને આવું છું અને આ શાક લઈને આવું છું પછી બાબા ને ફીઆર છે અને શાક જો કરીશું તો બાબો ખાઈ જશે ને કેસે એટલે પેલા કે લોળી મૂક ઉપર ઘરે લઈ ને આવ્યો કે પેલી ઘરે મૂકી ઉપર તેલ મુકાયું અને પેલા ગયા શાક લેવા કોઈને નાખે છે ભગત બધા ગેલા હોય બધા ભગત માત્ર ગેલા તમે સમજાય છે પછી એને આપડે મને બસ્તી કરવા દે તાર પેલી તમારા વેતા ના દીઠા ના વેતા મારા દેવા ક્યાંક નાખે પછી આપડે ગુના મારે નાખે આપડે ગુનામાં ક્યાંક ના આપડે ધણી પણ ક્યાં હતી આપડે ગુનામ ના આઈએ ગુનામ ના આયા તો ધણી પણ ઉડી જાય આપણે જવાબદારી આ તો ભગત મજુ નરસિંહ મહેતા મોટા આવા મોટા ભક્ત મહાન ભક્ત કેવાય નરસિંહ મહેતા જ્ઞાની જેવા ભક્ત કેવાય તો પણ ગેલા હતા શું હવે ઉતરે એ વાત છે આ ચોલો છે એના પ્રતાપ એ મોહ વ્યાપ્યો છે સમજ નહી મોહ પૂરેપૂરો વ્યાપી જાય પહે જાય આ તો એવું છે આ સોફા છે એ ડિઝાઇન થાય નથી તમારા ભાઈ બન તો ગયા હતા ને કેવી ડિઝાઇન હતી એટલે હું આ સોફા છે તેમાં તને શું પડતું નથી મેલું બ્લેડ મૂકે કાપી નાખે પાછું આત્મા કપાઈ જાય સુભાન કાપે ખરે છો કુદે ખરા છાતી પર કૂદતો હોય એવું લાગે એટલે મો છે હા પણ એ ભેદ વર્તમાન ધરાવેલા તો બઉસ્ત હોય પણ આ તો સમજ બઉી છે શું કઈ સગડે છે આનંદ સહેજ આનંદ જેને શેજે આનંદે શ્રી કૃષ્ણ ભગવાન જેને સેજે આનંદે મહાવીર ભગવાન જેને સેજે આનંદે તરવાસે ભગવાન એ કુંડા વાળા નો નથી બંધન માં આવે એવો નથી ભગવાન એ કુંડાળા વાળા નો નથી બંધન માં નથી આવે બંધ કોઈ અમારે પક્ષપાત જ ના હોય ને ભગવાન સાયન્ટિફિક છે તો પછી ભગવાન કોણ ભગવાન શું ભગવાન ભગવાન જ છે અનંતી શક્તિ છે અનંત સુખ છે એનો એટલી બધી અનંત શક્તિ છે કે જો એટલી શક્તિ ના હોત ને તો આ મોક્ષ ના જવા દે આ જે અનાત્માની માયા છે ને તે ભગવાન ના બાપ ને મોક્ષ જવા રેવી નથી પણ ભગવાન એ અનંત શક્તિ વાળો છે કેવો છે તેની સામે હું અનંત શક્તિ વાળો છું શું કે વિઘ્નો મારી મારીને તેલ કાઢી નાખે આગે મારે સિંગડા પીછે મારે લાથ માયા માથે સીંગડા લંબા નવ નવ આઠ કેટલા લંબા